આજે અત્યારે છ વાગે પ્રસંગ પત્યા પછી આઠ વાગે આપણે બધી આરતી કરશું એ પછી પદો અને છેલ્લે આપણે ગરબા ગાઈ અને છેલ્લે અલ્પાહર છે આર એન્ડ વિદ્યા મંદિર મુંબઈ સ્કૂલમાં જે કંઈ પણ ડ્રામા જે થયા છે એ ખૂબ સરસ સ્કૂલના બાળકોએ કર્યા છે અને ખાસ સરૂબેનની મહેનતથી अँवीडी रूपे काउंटर पर मुक्या है बहु नजीवा दरे आ घरे घरे संस्कार आने संस्कार आखिर स्टोरी आप सकी बताए तो जमने अत्यार पर अत्यारुधी जे ड्रामा थे बढ़ी डीवीडियो बार काउंटर पर मूकी है जरूर थे लाभ लेशो आती काले सी सातनी वे ચા નાસ્તો પતાવી દેવાનો રહેશે સાડા સાત વાગે સિમંદર સ્વામી પરમાત્માના દેરાસરમાં આપણે અઢાર અભિષેકની શરૂઆત થશે શરૂઆતમાં સ્નાત્ર પૂજા ભણાવી અને આઠ વાગ્યાથી એટલે સમય છે આપણો સાડા સાતનો તે સિમંદર સ્વામી પરમાત્માની આખી જન્મ કલ્યાણકની ઉજવણી આપણે દેરાસરમાં થશે સાડા સાત વાગે દરેક જણ મંદિરમાં દેરાસરમાં પહોંચી જશો અને છથી સાતની વચ્ચે સવારે દરેક મહાત્માને વિનંતી કે નાસ્તો ચા કોફી એની પહેલાં સાત વાગ્યા સુધીમાં લઈ લેશું આવતા વર્ષે સિમંદર સ્વામી પરમાત્માનો જન્મકલ્યાણકની ઉજવણી આપણા ખૂબ જૂના મહાત્મા અને ખૂબ પોતે આજ્ઞા અને જ્ઞાનીના આધીન રહેલા મહાત્મા જે અત્યારે આપણી વચ્ચે નથી એવા એસએમ પટેલ બરોડા એ એસએમ પટેલ પોતે આવતા વર્ષની સિમંદ સ્વામી જન્મકલ્યાણની ઉજવણી લખાવીને ગયા એમના ધર્મપત્ની શોભનાબેન તથા એમના બંને દીકરાઓનો ફોન આવ્યો કે અમારે આવતા વર્ષે ઉજવવી છે કઈ પણ ના કરતા અમે ઉજવશું એમને લખાવી છે અમારા ભાવ પૂરા થશે એટલે આવતા વર્ષે એ સિમંદ સ્વામી પરમાત્માનો જન્મ કલ્યાણક બરોડાના મહાત્મા એસ પટેલ શોભનાબેન પરિવાર તરફથી આ ખાસ અત્યારે આઠ વાગે આરતી ગરબા પદો દસ વાગે અલ્પાર લઈ સવારે છથી સાતની વચ્ચે નાસ્તો સાડા સાત ઉપર સિમંદ સ્વામી પરમાત્માના દેરાસરમાં આ ખાસ બધા ધ્યાન રાખશો અને જેમને પણ ડીવીડી જોતી હોય એ કાઉન્ટર પરથી મેળવી શકશો અત્યારે આપણે સાત આઠ દસ મિનિટ કીર્તન ભક્તિ કરીને દરેક જણ પ્રસાદી લઈ પાંચ આઠ વાગે આવશું બધા અભિષેક ને બીજું પછી આવશે સ્નાત્રા પછી દાદાજી સાડા સાતે આમાં સાડા સાત થી આઠ ની વચ્ચે સ્નાત પૂજા પતી જશે વીસ થી પચીસ મિનિટ હજાર છે આપણે તત્સંગનું થોડુંક આપણે વાતો કરી લેવી હોય તો બિપિનભાઈને તો બપોરે નીકળી જવા જેવું છે અમને જમ્યા પછી બે ત્રણ ત્રણેક ભાગ નીકળશે પછી અમને લાગ્યું કે ત્યાં સુધી તો આપણે બધા આમાં વ્યસ્ત હઈશું તો જમ્યા પછી એક કલાકે અમે આરામ કરીને પાછા અહીંયા આવશું ને એટલે આપણે બધા જે બાકી રહ્યા છે ને તમે જે અમદાવાદ જવાનો હોય એ જો રોકાશો પાંચ વાગે નીકળી શકો છો એ તો બરોબર છે એતો લાંબુ દાદા ભગવાન ના અસિમ જય જય કા a અસીમ જય જય All right. <laughs> jay કાર તા જય સચિદાન <laughs>